તમને સંભળાય છે તો બસ તો હવે આમાં છે ને સંતવાણી જ કેવાય છે પણ એમાં આ તો પછી ખાવા બે રોટલો ઓસોલ ને અથણું વધારે ખાઈ જાય અને ક્યારે ક્યારેક રોટલી નું બટકું થોડું હોય તો કડી વધારે પી જાય આમાં એવું થઈ જાય અત્યારે ભાઈ એ રીતની હવા ચાલી રહી છે સંતવણી લખે પણ આખી રાત માં સંતવણી જેવું કઈ દેખાય નહીં કોઈ નબળી વાત નથી પણ લખે સંતવાણી તો સંતવાણી છે આખી રાત માં કેમકે સંતવાણી તો એક લાઈન આપે છે જે મુંજાઈ ગયો માણસ એને રસ્તો મળે એવી લાઈન આપે સંતો ને એવું છે પણ હવે આમાં કોઈને જો કઈ વધારે વાત કરી તો આકર્ષણ છે એને એમ કે મને સાંભળ્યું બીજો ઉભો રે એને મને સંભળાવ્યું બધે સાંભળાવભળેલી હજુ કે એ હાલો મારા હરિજન ની હાથળી એટલે ભલામા હાટડીયા લઈ જાય હાટડી છે હાથડી કોઈ દવાખાના દવા મળવાની હાતડી નથી આ બીડી ને લીધી નથી પાન ની આ તો હરિજન ની છે પછી અમે કોણ કહે એમાં શબદ છે એમાં કોઈ રાગ નથી હોતો રાગ કરવા જબદ જડે નહી અને પછી અમારા જેવા ને એવો મુંઝારો ઉપડે કે જવાય બી નહી બેહાય બી નહી હા હવે આમને કઈ કેવાય બી નહી એકાદ દિવસ અમે આવી બાર મહિને જો કાયમ ના હોય ને તો એને બિચારા ધંધો બિઝનેસ બધા વેરાયટી હોતા નથી બધા વેરાયટી હોય કઈ જોતું નથી જોતું છે વેરાયટી નથી એને તો સંતવાણી એ ગતિ છે જેમાં ધર્મ હુમાઈ રહ્યો છે આસ્તિકતા છે ધર્મ ને આસ્તિકતા મર્યાદા વિવેક એની અંદર ભગવાન છે ભગવાન ઘરે લઈ જવાનું આ રાજ છે આ કોઈ એવું નામ નથી આલો વિડીયો ઉધારી એની આપણે વેપાર કરવા હળિયાપટ કરી અને ગામ ને કરે ભેગું સોઢાભાઈ ને લઈ આવે કચ્છમાંથી પ્રભુદાસ રાજકોટ થી અને આપડે તો કસો તો ઘરનો શિયાનો પાછો જોવો તો જામનગર મોહનલાલ આ મગલલાલ ચમનલાલ તમે તમે એટલો વિચાર કરો કે આટલા બધાને ભેગા કરવામાં એને કેટલાક આગળ લખવા પડે તો એનો એ ફાળો કહેવાય અને એટલું કરે છે તો આપડે આપણે ડેકારો કરે એને દુઃખ ન દેવાય એને સાથ દેવો જોઈએ સાથ આપવો જોઈએ કે આવું બાર બે મહિને કરે એમાં આપણે લાભ લઈ રૂપિયા ભલામાં થાવ સરસ નથી રૂપિયા તો કમાય ઘણા દવાખાના જાય છે તો આ ભૂગો ભાગે તમારો જે કઈ છે પાંચ પછી નો એથી તમારે દારો દેવાય નહી દારો દેતા દેસો નહીં આવું બાર મહિના નહીં થાય આવશે નહી કે ભાઈ મર્યાદા વગર થાય કોઈ કોઈ મર્યાદા કોઈ રાખતું નથી માણા માણા ની પોતે પોતાની મર્યાદા રાખતો બીજા ને શું રાખે બોલો એટલે આપતો બઉ સજન છો દયાલો છો ધર્મ બે મચ્છર કરે રાજભાગો બે પંખા કરો તો મને શનિવાર પતય દુવાર કા સોમવાર શું કેસ એટલે આવો આનંદ લ્યો એમાં કોઈ વાંધો નથી એમ કેવાય ને કઈ તો ઠીક નહી કઈ તો કેવાય બી જાય દેખાડો નહી કરતા તમારા પૈસા તમે ઘાટ પકડવાનું વાપરી રાખી દુવાર કે ન લઈ જાય પણ દુખ નહિ થયો આનંદ લ્યો અમે દુવાર કેમ આવ્યા હોય તમને ખબર હોય તબિયત બરાબર ન હોય ડોક્ટર ના ઇન્જેકશન માર્યા હોય એ ડોક્ટર શાંતિ છે બધો દુખાવો મટી જાય તો સાચી વાત બસ તમે જાણે બધો ભેરપુરીની દુકાનોમાં ભેગા ત્યાં હોય આટલા બધા ભેગા થાય એક દીવો હોય એક બે ત્રણ ચાર પાંચ પચાસ સો પાંચસો દીવા પ્રગટ થાય એનો પ્રકાશ કેટલો થાય તો આ ઈ છે અંદર જોત ચાલી રહી છે ઈ એને પછી ડકારો કરી ઓલ્યુ એવું લખાય નિરંજન પેંડ્યા ભાવના બેન ભારતી બેન આખું ગરનારી મંડળ તલવનાથ બાપુ દોઢસો મૂર્તિ એટલે વિવેક કરાવ બધા ને ભાઈ કોઈ કાનદાજીને ગયો મેં કીધું કાનદાજી ને દેજો પેલા ભારતી બેન ને ભાવના બહેન બોલે તો કે નહી નહી કાનદાજી કોઈ બોલો બોલે મેં કીધું બાપુ બારખાના છે ને મોડા મોડા નીકળે એને હોય નહી એમ કે બધા પ્રબુલ ભાઈ ને બધા ખુશ થઈ ગયા હું એને પખો ક્ખો વલ્લભભાઈ ને આપડે પૂછીએ વર નો બાપ એ છે કાર આરતી કરો તો આરતી કરી થાળ કે તો થાળ કરી નગર ભજન કરી હવે ઈ કે એમ કરી ઈભો થઈ કે આમ કરો અને આને કીધું પ્રભુ દાદા બાપુ ને વિનંતી કરું કદાચ એવી વિનંતી કરે કે બાપુ ભેગા થાવી ચલાવી દેવું તો હું રાજી છો તો આની વિનંતી કરી એવી વિનંતી કરે કે તમે અમે ઘરે જાઓ શું કે શું કીધું એને વલભદા શું કીધું ભાઈ નહીં નઈ માં કહો માહિક એવું કહો કે આરતી હાડા પછી એક વાગે થાવ થાય પછી આપણને પૂજા નું મન થાય હનુમાનજી ને કેવું બો પૂજા કરીને કાય એસ નહીં ચાલતા પૂજારી ને મન થાય પૂજા કરી હનુમાન ને કુભા થાય હવે મારે પૂજા કરી એવા પૂજારી જય શંક રીત હોય પ્રસાદ નગર આરતી થઈ વાત હારું તું અરે પાંચ ગુ આવ્યો તો લેખે લાગે ને અગરબત્તી આ લોકો ના પૈસા બધાય દવાખાનું ઓછું લઈ જા લાગે મોજ તો લે મારી મોજ તો હું દુવાર ગતિ આવતી શું કે દુખ દેવા મિજા ધ્યાન રાખો અને જાત દુઃખ સહન નહિ કરી આરતી બારે વાગે આરતી થાય હાડા બારે આરતી થાય પછી આરતી કરો આરતી કરો પરસોત્તમ માસ છે ધર્મ થાય તો ખુશ ખરા છે એ ધૂન બોલો હું આલે બહુ પાછું બોલ્યા તમે અમે જે કરી આ તો દેવીદાસ નું મુંડિયા નું ઘર છે અને આમ તો બેગ ભગવાન બિરાજમાન છે એની મર્યાદા હજુ બી આપડો પ્રશ્ન ભૂળા નાથ છે રામો પેરશે હા આપડે મર્યાદા રાખવી જોઈએ ને આપડે પોતાને ભગવાને તો રાખી ચાલો આરતી ભગવાન કઉ આવ્યું કરશું શું થાય રાખે તો